ચોરાશી ઘરડા મધ્ય પ્રકરણ નું અગિયાર મુદ્દ નામ પ્રથમ શરૂ ઘન શ્યાવ કરો સાય અ શોધ પોતાના શરીર ને શોધન રહે યારે પોતાના શરીર ને તનરા ને નાળી ત્રુટી અંતરકાળે આવી સ્ત્રી શ્યાવ કરો રે અંતર કાળે ઘર ના માણસ જ રે ગરીબે પાસ રે ઘર ના માણસ ઘેરી બે લઈને જા અંતર ગાયે આ વે શ્રી ગા શામ કરો સાય રે અંતર ગાયંદ ગાયે દેહાત યાદ આયે અંતર કાળે આવે મારી સીધા ના શામ કરો સાય અંતર કાલે કાયા ગેરો રે કાળે વિથલ વાળે આવજો કાયા ગ જોર ન ચાલે તમ બના બીજા કોનરા તાપાવ જો કાયા ગદ ઘેરો રે કાળે વિથલ વાળે વેલા જી બટૂકી થઈ વાણીતરી બોલાય છે જીભ ટૂંકી થઈ વાણી તો તરી બોલાય ત્યારે ખોટી ગુના વિસરાવજો કાયા ગેરો રે કાળે મીઠલ વાળે કયા ગ પાકરા આડા પીરવા પાપ ઘરાે આડા પીરવા મોહન તે ધકી મુકાજો કયા ગ વેલા આવજો ે વિઠલ વા દેવાન તારે અજમાય ઉદાહરણ દેવાનંદમાય ઉદાહરણ ને વાસના તો કાયા ગત વેરો કાળે વિથલ વારે વેલા આવજો કાયા ગત મરવા તાળે આ રે માવા દર્શન ગયો છો વરી વાત રે મરવા જાઓ છો વરી દાસ રે મરવા ત ધરાે મરવાતા આ રે રે માશો વરી દાસ ને મરવાતા તમે કરુણા દાસ ને મરવા તે માવા દશન્યો છો વરી દાસ ને મરવા ત દેવાનંદ આશરે આવે રે મા દર્શન છોરી દાસ રે ખેજો યોધા આવે રે પ્રાણ કરે જાવારી કે જોયો પરમાય તમે રેજો મારી પાસે પરમાસ નઈ તમે રેજો મારી પાસે સજાન સુજા ને કે જોયો આવે વાલો પ્રે જા ધારીર કોધી ને મેલે ત્યારે વાર ને કે જો વાલો કે થા પ્રે જા કરે અયા મા પ્રાણ કરે જા વાપરી કેજો દેવાનંદ કલાયંતે વેલા વચો દેવાનંદ કલાયંતે વેલાવજો ભક્ત વસ ને લો પ્રે જાવા પરિ આવેરે વાલો હે સ્વામિનારાયણાય નમો નમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમા સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ ના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત ધારણ કર્યા હતા અને પોતાના મુકાર આગળ મુનિ તથા દેશ દેશ સભા ભરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પછી તે કર્મ નું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક વિશે ભોગવી પછી ત્યાંથી પડે છે અને નરક ચોરાશી જાય છે सर्वे भोगवाय गुणाती भगवान पा नहीं नही जय मोक्ष ત્યારે જન્મ મરણ અને નરક નું નહીં ત્યાગ કરી શુભ કર્મ છે ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાન ની પ્રસન્નતા કરે તો એ શુભ કર્મ છે તે ભક્તિ રૂપ થઈને આર્તે મોક્ષ છે શ્લોક હેતવ આત્મવિનાશાતે કલ્પિતા પરે औषध नुपान कर घी ले तो, तो एना मत जाए कीधुआ जा काम पर मनसो बधा जाए તે વખતે પણ મંદિરો દુનિયામાં બહુ હતા દક્ષિણ દેશ માં તો મોટા મોટા હો હવે ખુબ મોટા મંદિર માં રહી ગયા હોત તો હું વાંધો હતો માટે નથી રહ્યા એ જીવના અત્યંત કલ્યાણ માટે કલ્યાણ થાય કેમ કલ્યાણ થાય કેમ એ તે ટુ એ નતું મંદિરો હતા મૂર્તિઓ હતી સોનાના છાપરાય હતા ભાઈ છતાં સ્વામી નારાયણે આ મંદિરો બંધાવ્યા દેવો પધરા મારી આમૃમાં જુનાગઢમાં ઠાકોરજી ને બાજરાના રોટલા હળદ ની દાળ અને ગોળ નો કાંકરો હોય હવે એના થાળ ધરાતા ધરાજે તો છપ્પન ભોગ ધરે છે પણ તેની કલ્યાણનો જે વાવટો હતો ને આપણે કોઈ વિચાર કરતા નથી સોનાથી કલ્યાણ થાય ખાધો પીધો થાય એમ થાય કાળ બદલી ગયો અને એની વ્યાખ્યાય ન થાય આત્મી શુદ્ધિ જો આગળ આવેલું કીર્તન બોલ્યા જેમાં તમારું ધ્યાન નહી હોય તમારું કાયા ગઢ ઘેર્યો રે જ્યારે કાયા ગઢ આ શરીર રૂપી ગઢ છે અંદર બેઠેલો છે હાથમાં આ ગઢ ઘેર્યો કે ઘેર્યો મહાકાળ આવ્યો એને ઘેરો ખાલી આ ગઢ ને અંદર બેઠો આ ગઠ ને ઘેરો કર્યો હવે એ ઘેરો સફળ ન થાય અને આ જે ભગવાન સ્વામીનારાયણ એટલા માટે આવ્યા છે સોના મંદિર તમે ઉભા કરો કલ્યાણ તો કોઈ બીજા ભાગ પડ્યો છે પણ અમે હવે એવું બોખાવી દીધું એટલે તમારા હૃદયમાં ઓયલું જૂનું હવે ઓછું બેસે જાનો ખરા કલ્યાણ નો માર્ગ સ્વામિનારાયણે કહ્યું શાસ્ત્ર માત્ર માં લીધા બે પ્રકારે ઉપયોગ થાય છે ધર્મ અર્થ ને કામ પર મોક્ષ ને માટે આખો ગઈ લગભગ ધર્મ અર્થ ને કામના માટે ધર્મે કરીને આગળ વધે છે આ ધર્મ છો અને પૈસા તો દુનિયા જરૂર છે એક પૈ માર્ક કરે શું દ્રષ્ટિ અર્થમાં છે પૈસા માં એટલે તર્ક આપી છે ગમે તે હો એને માટે આ ગ્રંથમાં કેમ કોઈ જોતું નથી સ્વામીનારાયણ એટલા માટે આવ્યા એની દુનિયાની ભાત પાડી ભાત પાડી સાધુ આમ જો મુક્તા સ્વામીજી આરંભી ને પછી ગોવાળા સ્વામી ગુણા જગત ના સાધુ સાધુ એ આપણે લાંબે કાળે જરા ક્યાંક ભૂલ્યાયું ભૂલ્યા ન પણ ઉડાણ માં જોઈએ ને તો મહારાજા ખુલાસો કરે શાસ્ત્ર માત્ર જે વાત કરે છે જગત એને ધર્મ અર્થ કામમાં લઈ જાય છે એમાં એનો ઉપયોગ કરે છે મોક્ષ અર્થે કોઈ મોક્ષ તો થાય ક્યારે આત્મામાં પડેલી વાસનાઓ એ વાસના હટાડવાનો તે પ્રયત્ન કરીએ ત્યારે મોક્ષ કહેવાય કઈ પૈસા મોક્ષ થાય તો ગરીબ કલ્યાણ કેદી થાય કૃષ્ણ ને મારી અવઈ મારીને કૃષ્ણ પાછા વળે ઘેરે રાત્રિ રહ્યા સામાન્ય એકની રખડું કોઈ એને ઘેરે રાત્રિ રે કૃષ્ણ જેવાને ઓ અને રિયા ખરા ભાઈ ઉદ્ધવજી દરવાણી રહે કાકા તમે દરવાજે રેજો કોઈ આવે નહી હો કેવી ખુલ્લી વાતો સિજ મહારાજે એવી લીલાઓ કરી દો ખરેખર આ સત્સંગ સિજ મહારાજે સ્થાપ્યો છે સાધારણ જીવો પણ મુખ્ય પતિ ને પામી ગયો પણ આચરણ માં તો આચરણ ની વાત લગભગ આપણે ભૂલી ગયા કઈ પણ એ જાતના પ્રયત્નો છે પણ એને તો મોટા સાધુ ગુણ સ્વામી ગોપાલ સ્વામી એ કહ્યું કે સુરત નો સંડાસ એને તમે ધો તો હવા ગારો હોય પાછો અને તમે એમાં અનુભવ કરો છો એટલે તમને અમારા જેવા ઈચ્છી છે કે તમારા જેવા માં કુકમાં ભગવાન પ્રવેશ કરશે તો આ હરખો રહેશે બાકી વ્યવહાર સુધરે કોઈ સુધરવાનું છે અને તમે ઉપચારો હવે છે તો ત્રીજા સ્ટેજ માં ગયા પછી ભરેલો થઈ જાય છે મોક્ષ માર્ગ કઈ સાધારણ વસ્તુ છે ભાઈ એ છપ્પન ભોગ કરો ને તમે છપ્પન હજાર ભોગ ધરાવો એટલે અને તે બાજરાના રોટલા ના અડદ ની દાળ અમારા જુનાગઢમાં ધરાતી ગયો હવે આપણે સોનું નિશાન ગયા છે એકદમ પણ જીવન જ્યાં આપણા છે નારા તો ઘણા ઓછા અરે આ મોટા મોટા લાય છે પરદેશ માં એવા લઈ જાય મહારથીઓ હા માલો માલા નો ઢાકે આલો માલા કલ્યાણના માર્ગ માં હાલ તો છે કલ્યાણના માર્ગ માં તો બ્રાહ્મણ નો રૂપ લઈ લઈને બોલાવું અને લઈ આ દબાણ માં લઈ જાત થઈ ગયા મહારાજ ને મળ્યા પાછા કરી ત્યાગી ગોપાલ સ્વામી આજના ગોપાલ સ્વામી ને આગના મારેજો આ તમે પટલી આવો છો ના પાક આવે ખરીમાં ભેળા થાય રાખો ન રાખો તો રેઠી કોઈ ન રાખજો થોડી જુવાર કે બાજરી પાકી હોય રાખવો પડે ત્યારે વડા સુધી લખી ગયા છો પણ એની એ શિક્ષા બદલી ઘી ધીરે વાંચીએ છીએ વાંચું હું વાંચું જો પણ એમાં પેલું લખ્યું છે એકાગ્ર મને કરીને વાંચી કમ ભાગ્ય છે આપણે બીજા રસ્તે ચડ ગયા કમ ભાગ્ય છે જો મારા વખાણ ધાર એટલે જાદુ નહીં કહું એક જ છોકરો મોકલી યુનિવર્સિટીમાં ઉભો હજી તો અભ્યાસ કરે છે ઉઠ્યા ભાગ ત્યાંનો માણસ એને સમજાવે એને કઈ ભાવના કરી ધર્મ નો આવેલા છોકરાને જોઈ શકું તો એની પણ બીજી હતી નાની ભૂસ્તી કરવી કરું આપી ના ફેરવા પછી શું મેળવવું એ મુદ્દામાં જાય આવું મેં વિશ્વ ધર્મો વાંચ્યા પણ આવું નથી છોકરા ને ફોલથી યુનિવર્સિટી માં આવી પાછી પણ તારે કે બે ત્રણ દિવસ કે પાંચ દિવસ બે હવું પડશે કલાક બે કલાક બાય યુનિવર્સિટીમાં બે હમજે હમ હમ આનંદ આવે અને ખુબ સારી વાત કરી જેવટમાં ધર્મ નો આશીર્વાયું છે તમારી ખુશી ની વાત છે મને જો પછી કહ્યું કે જો આમાં લીધું છે ભાઈ માણસે કંગુ નો ચાંદલો કર્યો અત્યારે યુવા માં રહેનારી કંગુ નો ચાંદલો કરે છે એના ભક્રી જોઈ સ્વામિનારાયણ ના બનાવ્યા એ લોકોને આ સ્વામિનારાયણ ના સિદ્ધાંતો શિક્ષા પદ્રી ના કેટલા છે એ આપડે વિચાર કર પૈસા ની સિવાય કરતા હોય બધી મંદિરો માંડે એ અત્યારે લહન ડુંગળી પણ ખાતા નથી આ પાય ને ડોઝસો માણસો છોડી દીધા તો હોય જ નહીં પણ લહન ડુંગળી એ છોડી દીધા પૂજાઓ મગાવી તમે આ બધી મોકલી લીધું છે દોઢસે જણા પાથરીને મારા ઊંડા વિચાર કરજો વૈશ્વ થોડું એ સહન તો કરવું પડે આજ મને આનંદ છે કોઈ જાતના પંદર હજાર આમાંથી નીકળ્યા દેશ વિદેશ છે પણ બધું બગડે નહી સ્વામિનારાયણ ના એવા સિદ્ધાંત છે આપણે સ્વામિનારાયણ અત્યારે ગુરુજી મહારાજ ને બોલાવવા જશું આપણે અયોધ્યા પ્રસાદ ને બોલાવવા જવા છું બોલાવા જશે બોલાવવા જશે પણ આપણે ભગવાને કઈ છે ત્યાં કલ્યાણના સિદ્ધાંતો માં એમાં જીવનું કલ્યાણ છે એ કલ્યાણ ભાગ માં દાજ ઉજાતું નથી હો તમને બધા પણ મારી અંતરાત્મા ની આ ભીડ છે ચાલી વર્ષ પેલા મેં એટલા માટે જ આ રસ્તો લીધો હવે મને ન સમજનારા મન માની આવી નથી એક છે તો નથી કરતો આને એક હોય તોય નથી કરી વાતો કઈ કરતો જ નથી સ્વામિનારાયણ ના સાધુ રે બરોબર એ મારું ધ્યેય અત્યારે આઠ જણા છે પણ ભગવાન ગીતા છે આઠ જણા માં હોય કોઈ ને તમારામેરિકા પાણી ચેસ્ટા તો જોવાનું મરના ભણેલા છો કરાવો એ રાત્રે ચેસ્ટા બોરી છે હું જોવા માંગુ છું આખો સમય પણ એનો સદુપયોગી આપણે નહી વાપરીએ વ્યવહાર માં તો વાપરશો ભાઈ ભાઈ અને એ વાપરવો જોઈએ ન વાપરવું નહીં નહીં પણ સિદ્ધાંત ને જાગૃત કરવાનું આપણને તમન્ના કીધી આપી